ી ગય ગિરીજરણ કી જીબ કૃષ્ણ દા શાદ્રમયો હરી શ્રીરામલક્ષ્મણભરતુઘ્ના સંજ્ઞાયા ત્યાનુચિસ્તર્શિ શુત વર્ણિતા ભૂરી તયા સીતા પેલું પીકૃષ્ણનો નામ સ્વરૂપ તેના ભાગવત શાસ્ત્ર છે ભગવાન શ્રી રામચંદ્રજી નું નામ સ્વરૂપ તે જ રામાયણ છે પ્રભુએ પોતાનું સ્વરૂપ છુપાવ્યું છે ભગવાન છે પણ દેખાતા નથી તેથી ભગવાન ભક્તિ કરવી બહુ કઠણ છે ભગવાનનું નામ દેખાય દેખાતું નથી કદાચ કોઈને દેખાય એક બે મિનિટ દર્શન આપીને ભગવાન અંતર ધાન થાય ભગવાન ના કોઈ પકડી શકે રામ નામ નું ધ્યાન કરો રામ નામ નો જપ કરો નામ સેવાથી મન ની શુદ્ધિ થાય માનવ થોડી ભક્તિ કરે છે ભક્તિ માં આનંદ આવતો નથી એનું એજ કારણ છે મન બહુ બગડ્યું છે માનવ જગત ને જુએ છે પોતાના મન ને જોતો નથી શાંતિથી વિચાર કરો તો ધ્યાનમાં આવશે જેટલું મન બગડ્યું છે એટલું જગતમાં કઈ બગડ્યું બીજા કોઈને સુધારવાની ભાનગઢમાં પડવું નહીં તમને જયારે થોડી પણ ફુરસદ મળે ત્યારે તમારા મન સાથે વાતો કરો समझाव्य दन ने बीज कोई सुधारी सके मन ने सुधार પાપ અશુદ્ધ છે આ શરીર ભગવાન ને મળવા લાયક નથી પરમાત્મા રખો મન ને ઉલટું કરો તો નમ થશે નમ અને નામ જ્યાં આગ જાય ત્યાં ભગવાન છે એવો ભાવ રાખીને હૃદયથી નામ રામાયણ રામચંદ્રજી નું નામ સ્વરૂપ છે રામજી ના ગુણ અનંત રામ કથાનો અંત આવતો નથી માર્ગ શીર્ષિ થયું લક્ષ્મણ ભરત શત્રુઘન ચારે ભાઈઓનું લગ્ન થયું છે મહારાજ બહુ સુખી થયા છે અયોધ્યા નું રાજ હાથમાં છે રામ લક્ષ્મણ જેવા ચાર બાળક છે એક બે વાર દસરથ મારા જેવું બોલ્યા હતા હું બહુ સુખી છું અતિ સુખ મળે એ સારું નથી જીવનમાં થોડું દુખ હોવું જ જીવ થોડો ડાયો થાય જ્ઞાન થતું નથી એ જ્ઞાન દુખમાં અનાયાસે થાય છે અતિધન મળે સારું નથી અતિ માન મળે સારું નથી દશરથ મહારાજ અતિ સુખી થયા સુખ પછી મંથરાનો કુસંગ થયો કઈ કઈ બુદ્ધિ બગડી ગઈ આપણા શાસ્ત્રોમાં એવું વર્ણન છે સ્ત્રીનું હૃદય કોમળ હોય સ્ત્રી હૃદયમાં સ્નેહ હોય છે એવું પુરુષ પણ કરી શકે કુસંગથી સ્ત્રી હૃદય કઠિન બને છે મંથરા કઈ કઈ ને કઠિન બનાવી દીધું જેવા મહાન મહાન જ્ઞાની પુરુષો ત્યાં હતા કઈ કઈ સમજાવે કઈ કઈ કોઈનું માનતી નથી મંથરામાં વિશ્વાસ રાખ્યો કુસંગથી જીવન બગડે છે તમારા કરતા જ્ઞાનમાં ભક્તિમાં જે આગળ વધ્યા છે એવાનો સંગ કરો જે બહુ પૈસા કમાવે છે બહુ સુખ ભોગવે છે વિલાસી લોકોનું સ્મરણ મન ને બગાડે છે વધારે છે સત્સંગ ભગવાન આપે છે ત્યારે મળે છે કુસંગ દૂર રહેવું તમારા હાથમાં નાસ્તિક નો સંગ એ કુસંગ છે બુદ્ધિ બગડી ગઈ રામ છે મારું રામ ક્યાં છે મેં કહ્યું હતું કે હું તને રાજા વિષય કરીશ એક સ્ત્રી ના કહેવા છે મેં રામ જેવા લાયક પુત્ર ના માટે કોઈ દિવસ રામને જોયો નથી રામ ને જોવું એમના આંખ માં રામ હતા એમના મનમાં રામ હતા એમના રોમ રોગમાં રામ રાજા પૂર્ણશાળી હોય તો પ્રજા સુખી થાય રાજા પાપી હોય તો પ્રજા દુખી થાય આ જગત મારા જેવો પાપી કોઈ નથી મારો જન્મ શ્રી સીતારામજીને દુખ આપવા માટે તમે મને ગાદી માં બેસાડશો તમે બધા બહુ દુખી થઈ જશો આ ગાદી માં તો સીતારામજી હું અપરાધી છું સીતારામ જયારે બોલે છે ચારી બાજુ પ્રેમ ઉપરાય છે જેને ભરતજી ના દર્શન થાય એનું હૃદય પીગળે છે રામ પ્રેમ ની મૂર્તિ એ જ ભરત છે રાહ માં દુરાગ્રહ હોય છે પ્રેમ માં દુરાગ્રહ નથી હોતું ભરતજીએ દુરાગ્રહ કર્યો નથી રામજીની આજ્ઞાનું પાલન કર્યું આપી છે આજ્ઞા લઈ ને કરતા ભક્તિ નો અર્થ એ છે ભગવાન ના આધીન થઈને રહેવું એને ભક્તિ કે તમે કોઈ કામ કરો તમારા ભગવાન પૂછીને કરો તમને બઉ શાંતિ મળશે ભક્તિ નો અર્થ છે ભગવાન ના આધીન થઈને રહેવું એ ભક્તિ છે ભગવાન પૂછ્યા વિના બોલવું નહીં હું શું બોલું પૂછ્યા વિના કોઈ કામ કરવું નહીં ભગવાન નામ નો જપ કરો ભગવાન નું સ્મરણ કરો ભગવાન બોલતા નથી ચૌદ વર્ષ ભરતજી એ ચરણ પાદુકાની આજ્ઞા લઈને રાજ કર્યું છે ભરતજી નો એવો નિયમ હતો સાયકાળે રામ ચરણ પાદુ શ્રૃંગાર કરે ભરતજી તનમાં થાય ત્યારે ભરતજી ને એવું લાગે રામ અહિયાં જ છે રામ દર્શન કરે છે કોઈ વખત હસે ભરતજી રામ વિયોગમાં રડે છે રામ દેખાતા નથી દેખાતા નથી ત્યારે સીતારામ સીતારામ કીર્તન કરતા રડવા લાગે જેમાંત્મા ના માટે રડે છે ભગવાન દર્શન એને મારું અપમાન કર્યું અને અપમાન કર્યું તારો કઈ વાળ ઓછો થયો તારું શું ગયું થોડું અપમાન થાય તો જીવને દુઃખ થાય છે રડે છે આ જીવ કોઈ દિવસ પરમાત્મા રડવા લાગે છે જયારે પહાદુકાજી માંથી શ્રી સીતારામજી બહાર આવે છે ભરત ને સમજાવે છે કેમ રડે છે હું તો ઘરમાં છું હું વનમાં ગયો નથી રાતજી નું ચરિત્ર આપણને બહુ ઉપયોગી છે સંયોગમાં સેવા કેવી રીતે કરવી એ લક્ષ્મણજી એ આદર્શ બતાવ્યો છે જેને સુખ ભોગવવાની ઈચ્છા છે સેવા શું કરશે લક્ષ્મણજી મહારાજ ની સેવા અલૌકિક છે આહાર સંયોગમાં સેવાનો આદર્શ લક્ષ્મણજી એ છે આખી રાજાંડે ઉભા રહે છે શ્રી સીતારામજી શયન છે સંયોગમાં સેવા કેવી રીતે કરવી તે આદર્શ લક્ષ્મણજી એ છે રામ વિયોગમાં જીવન કેવું હોવું જોઈએ આદર્શ જગત ને ભરત કરવી સહેલું નથી બહુ કઠણ છે ભગવાન ના વિયોગ નું જયારે જીવ નક લોકો તો એવું સમજે છે કે ભક્તિ માર્ગ બહુ સરળ છે ભગવાન ને ફૂલ ની કરવાની ભગવાન ના વિયોગ નું જયારે જીવ ને દુખ થાય ત્યારે જ ભક્તિનો આરંભ થાય મોટા મોટા સંતો ભગવાન પાસે માગ્યું છે ભરત ચરિત્ર નું મન કરવાથી ધીરે ધીરે રામજીમાં પ્રેમ જાગે છે રામ લક્ષ્મણ જાનકી અનેક ઋષિઓને કૃતાર્થ કરતા ગંગાના કિનારે પંચવટીમાં સીતાજી ની છાયા ને રાવણ લઈ ગયું સીતાજી ના ત્રણ સ્વરૂપો છે શ્રી સીતાજી નું અતિશુદ્ધ સત્વમય સ્વરૂપ રામજી સાથે જ સીતા રામજી નો કોઈ દિવસ થતો જ નથી સ્વરૂપ અગ્નિમાં કે રામ સુંદર છે તમને સૌંદર્ય જ્યાં દેખાય એની જ તમે ભક્તિ કરો છો સીતાજી એવું બોલ્યા નથી કે હરણ સુંદર છે છાયા બોલે છે લીલા કરવી છે ઉદ્ધાર કર્યોગ્રી મૈત્રી કરી ચારે દિશામાં વાહનોને મોકલ્યા છે હનુમાનજી મહારાજ સમુદ્ર ને ઓળંગી ને લંકા માં આવ્યા રાક્ષસો તો બહુ બળવાન છે તારા જેવા વાનરો ને ખાઈ જશે તમે રાક્ષસો સાથે કેવી રીતે યુદ્ધ કરશો હનુમાનજી એ કહ્યું કે માં હનુમાનજી નું સ્વરૂપ વધવા લાગ્યું છે મેરું પર્વત જેવું અતિ વિશાળ સ્વરૂપ ધારણ કર્યું છે શ્રીરંગ સુવર્ણ જેવું ચમકે છે આ શક્તિ મારી નથી રામજી બાળક મા ને જુએ છે ત્યારે બાળકને ભૂખ લાગે બાળક દેખાય કે માને પણ ઈચ્છા થાય છે તેને હું કઈક ખવડાવું માં ભૂખ લાગી છે સીતાજી એ કહ્યું છે બેટા મારી પાસે અહિયાં કઈ નથી આજ્ઞા કરો તો હું સીતારામ સીતાજી એ કહ્યું કે અહિયાં તો ઘણા રાક્ષસો છે યુદ્ધ થશે તને કોઈ મારવા આવે તો કે રામજીની એવી દયા છે રામજી કૃપાથી હું નિર્ભય છું ભગવાન ની ભક્તિ કરે પ્રેમ થી પૂજા કરે ભગવાન નામનો જપ કરે એને એવો અનુભવ થાય છે ભગવાન મારી સાથે ભગવાન ની બીક રાખો પાપ ની બીક રાખો પ્રભુ નારાજ ન થાય મને પાપ ના લાગે કોઈ માનવ ની બીક રાખવાની જરૂર નથી રાક્ષસો ઘણા છે હનુમાનજીને કહ્યું કે એવી આજ્ઞા આપી હનુમાનજી એ વિચાર કર્યો ફળ તોડવાની ના પાડી છે ઝાડ ઉખેડવાની મને ના પાડી નથી ઝાડ ઉખેડવા ટપ ટપ ટપ ફળ પાડવું હનુમાનજી સીતારામ સીતારામ સીતારામ બોલતા ભગવાન એનું મન ભોજન ના સ્વાદ માં ફસાય છે ભોજન ના સ્વાદ માં મન ફસાય તો મન બહુ બગડે ભોજન માં ભગવાન ને નહીં ભોજન છે ભગવાન નું નામ લઈને અગ્નિ માં ભગવાન નું સ્મરણ કરતા કરતા ફલાહાર કેટલાક લોકો ભાવતું ભોજન મળે તો ભોજન ના એવા તન્મ થઈ જાય છે એમને ભગવાન યાદ જ આવતા નથી ભોજનના સ્વાદમાં તન્મ થાય તો મન બગડે છે કેટલાક લોકોને માળા કરતા કરતા પણ યાદ આવે છે સ્મરણ કરે છે ભોજન કરો સાવધાન રહો મારું મન ભોજન ના સ્વાદ માં ફસાય નહી ભોજન ના સ્વાદમાં મન ફસાય ભક્તિમાં બહુ વિઘ્ન આવે છે રામચંદ્રજી નવરાત્રી ના નવ દિવસો માં શક્તિ જગદંબાની પૂજા કરે છે શક્તિ પૂજા કરો બળવાન બન્યો बलवान शत्रु, काम मारे शत्रु साथे युद्ध करव हो शक्ति भक्ति करो एन अर्थ एक्ति नो संग्रह करो શક્તિ નો વિનાશ ન થાય એની બહુ બહુ કાળજી રાખી કરો માં શક્તિ આપે છે નવરાત્રિ ના નવ દિવસ વ્રત કર્યું છે વિજયા દિવસે પ્રયાણ કર્યું છે ત્યારે હનુમાનજી મહારાજ નું મંગળાચરણ છે વાલ્ જનક આત્મજાસ્તુ રુદ્રેન્દ્ર યમાનિલે નમોસ્તુ ચંદ્રાર્ક મરુદણે ભ્યા જય બલો રામો લક્ષ્મણ મહાબલ રાજા જયતી સુગ્રી રાઘવે જય જય રાજ રામ કે જય લક્ષ્મણ બલવા જય કપિસુગ્રી કહત ચલે હનુમાનસિંહ રામચ કરી છે હનુમાનજી ની ગરજના લંકામાં રાક્ષસો રાક્ષસીઓ હનુમાનજી ની ગરજના સાંભળીને બધા ગભરાયા છે રામ નામથી પથ્થર તર્યા છે રાક્ષસો રામજી સાથે શું યુદ્ધ કરે રામ તો રાક્ષસો સાથે રમે છે રાક્ષસો શું યુદ્ધ કરી શકે લીલામાં રાવણ ને મારી નાખ્યો છે રામ લક્ષ્મણ જાનકી વાન સેના સાથે પુષ્પક વિમાન માં છે અયોધ્યા ની પ્રજા ને અતિ આનંદ થયો સીતારામજી ના દર્શન ની તીવ્ર ઈચ્છા વિમાન સરજી ના કિનારે ઉતરે છે બહુ લોકો એવો આનંદ થયો છે રામજી વિશેષ પ્રેમ મારા ઉપર પ્રથમ મને મળ્યા મારી સાથે વાતો કરી મને પૂછ્યું શરીર તો સારું છે મિત્રો ઘરમાં ભગવાન નો મારા ઉપર બહુ પ્રેમ છે ભજન એવું થયું એક પંચમી ના દિવસે પ્રભુ પધાર્યા છે બધાને આનંદ થયો બધા એ બહુ આગ્રહ કર્યો જલ્દી રાજ્ય અભિષેક થાય વૈશાખ માસ શુક્લ પક્ષ સપ્તમી તિથિ પંચમી ના દિવસે પ્રભુ પધાર અને તીર્થો નું જળ મંગાવ્યું છે સોનાના પાટલે સીતા રામજી ને બ્રાહ્મણો ઘરમાં વેદ મંત્ર બોલીને તીર્થા વિશે રાજ્યભિષેક કરે રાજ્યાષેકના મંતેદ મજ્રિયં એમકે દિંચતીન્દ્રિયવામ્યુસ્તો વાતૃત નાભિંચ તદ્દાતિ સ્વાધિષ્ઠયા મધિષ્ઠયા પવસ્વ સોમધારયાદ્રા પાત વેશન વાઈન્દ્રેણ મહાભિષેક સંવર્ત આંગિરસ મૃતમીશિષે ચસ્મા વૈ મૃત સમત પૃથ્વીજય પરીયાશ્વન ચેધ્યેજ એન વા સુંદર શ્રંગાર થયો છે બ્રાહ્મણોએ આશીર્વાદ આપ્યા છે સુવર્ણ સિંહાસન માં શ્રી શિયા રામરાજ્ય ધર્મ રાજ્ય છે જેના જીવનમાં પૈસો ગૌણ છે અને પરમાત્મા મુખ્ય છે તેના ઘરમાં રામ રાજ્ય છે જેના જીવનમાં પરમાત્મા ગૌણ છે અને પૈસો મુખ્ય છે પૈસા થી થોડું સુખ મળે છે વાત સાચી છે પૈસા થી અંત આવતો નથી એ પણ સાચી મોટા મોટા રાજાઓને રાજમહેલ માં સુખ મળતું હતું શાંતિ મળતી નહોતી ત્યારે રાજમહેલ છોડીને ઋષિઓ પાસે ઋષિ નથી જીવનમાં પરમાત્મા મુખ્ય છે જીવનમાં ધન ની જરૂર છે યાદ રાખજો ધન સાધ્ય નથી ધન સાધન